બંધુ સહજ ભવોચ રૂપ નિ બંધુ ધર્મ કુંવર વરદાય વાો મારો અખિલ ભુવન નાયક सहजानंद रस रूप अनुपम सारे शेष सहस्र मुख गाय निगम ने, ने सुंदर रूप अनूप जुगल चरणे लो नकशिक प्रेम सखीना लो સિયા જો પાળી કોટ રૂઢી રેખી રે વાુ મડવા છ કે જાય ચિત जमणी भुजाने पास रुड़ा तिल चार छे रे वाल तारा कंठ जना घे लड़ा रे आओ वाला नानाथ सुंदर पर लड़ा रे रसिया जोई रूपाणी रूढ़ी रेखा वड़ी रे वाला मनडूं मनड़ू महा जाए चित रसिया जोई रूपा कोट कोट एट कंठ प्रदेश आ बद आखो रूपा डोक जो शू थे रशिया जो रूपा कोट रूढ़ी रे खा वही रे लोल वाला मरु मनड़ू मचाय जाए चित्तु चढ़ी <coughs> सुंदर डोकनु कंठप्रदेशन वर्णन च શ્રીજી મહારાજનો કંઠ કેવો હતો કે જેવો શંખ હોય પેલો બજાવવાનો શંખ આવે ને વગાડવાનો એવો શ્વેત જે શંખ હોય એવો ગોળી ગોળઘાટ હોય સુંદર ઘાટીલો ગોળાશવાળો ઘણાનો કંઠ એટલે કે ડોકનો પ્રદેશ હોય આમ પોળો ચાપડા જેવો હોય મોટા ભાગના ને એવો હોય કોઈક ને જ એવો સરસ મજાનો ગોળ હોય ગોળ એટલે આમ રાઉન્ડ શેપ ત્યારે અહીંયા બંને બાજુ થોડી થોડી રેખા પડે અને અહીંયા પડે રેખા સામેની બાજુ અને બંનેની બાજુ कंठ प्रदेश में डोक उपर जीणी जीणी करचली के रेखाओ पड़े प्रेमानंद <coughs> स्वामी कहे थे ये रेखा जो अने कंठ जोने मरु मन मल्वा भेटवा आतुर थे કંઠ પ્રદેશ છે એને નિરખવાથી વાત્સલ્ય પ્રેમ અને શૃંગાર ભાવનો પ્રાગટ્ય થતું હોય છે નાનું બાળક હોય ને એ પણ એના માવતરની ડોકે જ હાથ નાખીને વળગે એ વાત્સલ્યનું પ્રતિક છે હેતનો ઉભરો આવે એટલે બાળક દોડીને મા બાપને ગળે વળગી છે એવી રીતે પ્રેમ ભાવનો પણ આવભાવ થાય કંઠને જોઈને બે મિત્રો હોય ને એ પણ તમે ઘણીવાર જોયો છે અનુભવ્યો છે એ પણ જ્યારે મોજમાં હોય એકબીજાના ગળામાં હાથ નાખી અને ફરવા માંડે એ પ્રેમભાવ છે જ્યાં સુધી એ બાળક હોય મિત્રો હોય એ ગળામાં હાથ પરોવીને આમ બેસે નહીં મળે નહીં ત્યાં સુધી એને મોજ ના આવે એવો ત્રીજો ભાવ છે એ શ્રૃંગાર ભાવ છે શૃંગાર એટલે માધુર્યભાવ માધુર્ય ભાવ એટલે આ બધા સાહિત્યક શબ્દો છે તમને જો સમજાઈને પકડાઈ ગયા હોય ને તો વારે વારે એનું વિવેચન કરવું ના પડે શૃંગાર ભાવ એટલે ગોપીભાવ ગોપીઓ જે રીતે શ્રી કૃષ્ણની સાથે પ્રેમભાવ प्रकट करे श्रृंगार रस कहवा प्रेमी प्रियतम भाव तो ये कंठ जो लुब्धता है राधा कृष्णी तेज छबी ज राधा जी श्री कृष्ण ना गड़े हाथ नाखी दर्शन आपता होगी घनी छबी ते जो कि नहीं जो ये, ये प्रेमरस वात्सल्य रस अच्छे श्रृंगार रस, रस कंठ ने निरखीने प्रकट कर प्रेमान स्वामीनों भावन थोड़ा गोपी भाव सखी भाव ये ये मने कंठ ने जोता मन आतुर थी जाए जा। प्रेम एक पची एक पगथिया है सौ प्रथम तो प्रेमनू पहलू पगथियं महिमा है कोईपण वस्तु के व्यक्ति महिमा समझा तो ज प्रेम था है। भगवान में प्रेम क्यों जो भगवान समझाए तो जेने किंमत नहीं प्रेम थे एट्ले ते बंधु सहजानंद रसरूप प्रेमना क्रमिक બધા પગથિયા વર્ણવા જ છે પ્રેમાનંદ સ્વામી એક એક પગથિયા એની અનુભૂતિ કરતા જાય છે સૌ પહેલા તમે જુઓ તો પહેલા પદમાં જે હરિ અક્ષર બ્રહ્મ પાર કોઈ નવ લહેરેલો આ મહિમા છે ને કે હું જેને ચાહું છું પ્રેમ કરું છું એ કેવા છે જે હરિ અક્ષર બ્રહ્મ આધાર પાર કોઈ ન લહેરે એનાથી કોઈ પર નથી અને અક્ષરાધિક સર્વે એના દાસ છે એના નિયંતા છે બસ આથી પછી તો વિશેષ તાત્વિક મહિમા શું હોય મહિમા સમજ્યા પછી તરત પ્રેમાનંદ સ્વામી મળવાનું આમંત્રણ આપે છે આવો મારા મોહન મીઠડા લાલ કે જોઉં તારી મૂર્તિ રહેલો નિમંત્રણ છે નિમંત્રણ પછી તલસાટ હોય અને ચિત્તનું આકર્ષણ હોય તો ત્રીજું પગથિયું છે ને તારે પ્રેમ સખીના નાથ ચિત્ત મારા ચોર યારે ચિત્તનું આકર્ષણ થયું હવે તલસાટ મન મારું તલફે જોવા કાજ ટીબકડી છે ગાલ મારે તલસાટ આવે માછલું જેમ પાણી વગર તલફે તડપે तड़पण ये, ये प्रेम नगथियो मन मरु तलफे मत्यंत उत्कंठ वरु मनड़ू मल्वा चाहे कि जाए चितड़ શાંતિ નથી સુખ નથી ચલાયમાન થઈ જાય છે ચિત્ત ગમે તેટલું કરે પણ છતાંય ચિત્ત હાથમાં ના રે एने चंचल थी जाए कहवा चित्त चलित थी गय प्रेमान स्वामी एवं कहे तो स्वाभाविक घनी वो क्या जो सा तो श्रीजी महाराज प्रेमान स्वामी ने गड़े हाथ नाखी घर बेलड़ी रचता चा महाराज कहे कि अरा પ્રેમ સખી છે અમારી જોડી છે હવે એને ગળે આમ હાથ નાખી અને એનો હાથ પોતાને ગળે નાખી અને મહારાજ ચાલતા હોય એની જે પ્રેમાનુભૂતિ એ તો પ્રેમાનંદ સ્વામી માણે જાણે એ જે રસ એ જે આનંદ લીધો છે એટલે પ્રેમાનંદ સ્વામી વારે વારે એમ થાય છે ગમણાં જઈને એને ગળે બાજી પડું સામે બેઠા હોય તમે આખા દિવસના તરસ્યા હોય આખા દિવસના તરસ્યા હોય અને સામે સરસ મજાનું માટલાનું ઠંડુ પાણી ભીર્યું હોય શું થાય આમ રોમ રોમ તડપતું હોય ને કે ભાઈ હવે આ થાય કે આખું માટલું ગળી જાઓ એટલી તડપ એવી પ્રેમાનંદ સ્વામી કે મારું મન હાથ રહેતું નથી ચિત્ત હાથ રહેતું નથી એમ થાય છે આવું કહે છે વાલા મારું મનડું મળવા ચાહે જાય ચિતડું ચડી રહેલો ચિત્ત અને મન હાથ રહેતું નથી પણ તો પછી જઈને વળગતા કેમ નથી વળગ્યા હોય એવું તો પાછું લખતા નથી તો ઊભા કેમ રહી ગયા છે બહુ સરસ મજાની વાત છે પ્રેમાનંદ સ્વામી કે એ માંગ એમ થાય જ છે કે હમણાં બાજી પડું પણ છતાંય અટકી ગયો છું કેમ અટકી ગયા કે મારી નજર જમણી ભૂજાને પાસ રૂડા ચાર છે રેલો આ જમણી પૂજા પાસે જે એક પછી એક એમ ચાર તિલ છે એ તિલ ઉપર નજર જાય છે એટલે હું અટકી જાઉં છું વળી કોઈ કે એમાં શું તમને થયું ચાર તિલ જોયા એમાં તમે અટકી ગયા તો ચાર તિલ એ ચાર તિલ નથી ખાલી ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ તેમજ ધર્મ અર્થ કામ અને મોક્ષ એનું પ્રતિક છે એટલે પહેલું તિલ જોઉં છું ત્યાં જ અટકી જાઉં છું નહીં તો મારે દોટ જ મૂકવી છે પણ પહેલું તિલ છે એ ધર્મનું પ્રતિક છે એ જોઉં છું એટલે તરત મને ધર્મ યાદ આવે છે કે તમે મર્યાદાને બહુ જાળવો છો ભક્તિ કરો તો પણ મર્યાદા ધર્મ રાખીને ભક્તિ કરો જે કાંઈ પ્રવૃત્તિ કરો પણ મર્યાદામાં રાખીને ધર્મમાં રહીને કરું એ તમને ગમતી વાત છે એટલે તરત પછી આવું ચિહ્નને જોઉં છું અને તમારી રૂચિ યાદ આવે છે અને તમારી રૂચિ છે કે ધર્મમાં મર્યામાં મર્યાદામાં રહીને બધું કરવું એટલે એ તિલ ઉપર નજર જાય છે એટલે હું ચૂપચાપમાં બેસી રહું છું એ ધર્મ अर्थ कामु प्रतीक चार चिन्ह चार पुरुषार्थ ने कहे छे, पुरुषार्थ एदेश कहो हेतु कहो उद्यम कहो मनुष्य जीवन જીવન દરમિયાનની પ્રવૃત્તિ આ ચાર માટે હોય અમુક પ્રવૃત્તિ ધર્મ કમાવા માટે હોય આ દાન કુન કરો શેના માટે હોય ધર્મ માટે અર્થ એટલે પૈસા ઉપાર્જન કરવા માટે પ્રવૃત્તિ હોય કામ એટલે અમુક પ્રકારની મનની ઈચ્છાઓ પ્રમાણે બધા ભોગની વિલાસની ભોગવવાની જે ઈચ્છાઓ છે સુખ સગવડતા સુવિધાઓ એ બધું પંચેન્દ્રિયોના વિષયો કામનાઓ એની પ્રાપ્તિ માટે દોડતા હોય અને ચોથું મોક્ષને માટે પ્રવૃત્તિ હોય આ ચાર જ હોય ને એ ચાર ની આ ચાર છે એટલે ધર્મ અને અર્થ કામ અને મોક્ષ એ બંને એકબીજાની માટે રક્ષણ માટે છે પૈસા વગર તો ચાલવાનું નથી અર્થ એટલે પૈસા વગર ચાલવાનું નહીં પણ એ ધર્મની મર્યાદામાં રહીને પૈસો કમાવો કમાવાની ના નથી પણ ધર્મ રાખી અનીતિથી નહીં પૈસો કમાવો પણ પૈસો બનાવવો નહીં રાતોરાત જે મળી જાય એ બધું બનાવો કહેવાય કોઈને શીશા મુતારીને ગૂચ મારી દે એ બનાવો કહેવાય હીરાભાઈ ઠક્કર હતા બહુ રમુજી એ તો હવે દિવંગત થઈ ગયા પણ એમ કેતા કે લોકો કોઈ પણ વસ્તુ લે કે રોટલી ખાય કે કૂતરાને રોટલો નાખો તોય સૂંઘીને ખાય એ માણસે રોટલાની જેમ જ પૈસાને શું ઘીન પછી જ ખિસામ નાખવો જોઈએ ત્યાં ધર્મનો પૈસો છે કે અનીતિનો છે રોટલો ખાઈને માણસ સુખી નથી થતો પણ રોટલો શાનો છે એનાથી સુખી થાય છે કે દુઃખી થાય છે પણ ગમે તેટલું સાંભળો તો આ સ્ત્રી ને ધન એટલે અર્થ ને કામ માણસ કઈ જલ્દી ઉપદેશ ગ્રહણ કરી લે એ વાતમાં પૈસો એમ કઈ છૂટે નહિ પૈસાની કોથળી તો હૃદય એની અંદર પાછી ઊંધે મોઢે છે આમ હૃદયમાં પાછી ઊંધું મોઢું છે એટલે આમ હાથ નાખીને આમ કાઢીને આમ ખેંચ્યા ત્યારે રૂપિયો નીકળે પૈસો બહુ અને અમુક તો જુઓ કેવા બહુ ધર્મ કાર્ય માટે વાપરતા હોય અને કમાવામાં પણ ધર્મનું પ્રયોજન રાખે શ્રીમદ રાજચંદ્ર નો એક પ્રસિદ્ધ પ્રસંગ છે ને કે એમણે હીરાનું ડીલિંગ કરેલું એક વેપારી સાથે પેલા એ ખરીદેલા અને એવું બધું હતું કંઈક અને લેખિત થઈ ગયેલું અને હીરાના ભાવ એકદમ કંઈક નીચે જતા રહ્યા એવું બધું હતું કંઈક એ પ્રમાણે જો માલની લેતી દેતી થાય તો સામેનો વેપારી છે ને સાવ મરી જાય જિંદગીભરનો બરબાદ થઈ જાય હવે લેખિત થઈ ગયા પછી તો ખરીદવું જ પડે આ એક બહુ મોટું ચર્ચાનો વિષય હતો તો શ્રીમદ રાજચંદ્રજી પેલા વેપારીને ત્યાં સામે ગયા જેવા આવતા જોયા એટલે પેલા વેપારીને આંખમાં પાણી આવી ગયા કે બસ હવે એના માટે આવે છે મારે હવે આમાં શું કરવું શ્રીમદ રાજચંદ્રજી આવ્યા બેઠા એમણે કીધું કે આપણે વેપારનો પેલો સોદો થઈ ગયો છે લેખિત છે તો તમને ખબર છે ને દગા મને ખબર છે એ જ મારો ચિંતાનો વિષય છે કે હવે મારે શું કરવું પણ મારું જે થશે તે પણ હું લેખિત પ્રમાણે માલ ખરીદી લઈશ શ્રીમદ રાજચંદ્રજી કે તમને ચિંતા તો છે ચિંતા તો છે કારણ કે લેખિત થઈ ગયું છે કાગળ ખિસ્સા માંથી કાઢ્યો આજ કાગળ ને તમારી ચિંતા નાખી શ્રીમદ રાજચંદ્રજી કાગળ ફાડી નાખ્યો એટલે બોલો હવે કરારો રદ થઈ ગયો છે કઈ ચિંતા પણ આવું તમે શું કામ કર્યું કે શ્રીમદ રાજચંદ્ર દૂધ પી શકે કોઈનું લોહી ના પી શકે આની એટલે પૈસાની જરૂર છે જો આમ હરખું નથી પણ આમ આવવા તો કઈક ઉપડે પણ નથી ઉપડતું પૈસાની જીવનમાં જરૂર છે પણ ધર્મને મૂકીને ન કમાય આ શ્રીજી મહારાજના જમણી ભૂજાના ચાર ચિન છે એક એક ચિહ્ન ઉપદેશ આપે છે ભાઈઓ સત્સંગયો આશરી તો ધ્યાન રાખજો તમે મારા થયા છો પૈસો તો જોશે સત્સંગમાંય વાપરવા જોશે અને ઘરમાંય જોશે પણ પાપનો પૈસો ના હોય એ અમને ગમતો નથી પણ ઘણી વાર તો શું છે કુટુંબમાં મારામારી કરીને જે પૈસો લઈ લેવાય ને એને ઘણા પાપનો સમજતા જ નહીં હોય ખબર નહીં અમુક કુટુંબો બચાવ બાકી ક્યાં એવા કુટુંબ છે કે જેને ઘરમાં ઝઘડો નહીં હોય ઝઘડો ના હોય તો સત્યુગ કહેવાય ને સ્ત્રી ને ધન બધાને બરબાદ કરી નાખ્યા છે મોક્ષના માર્ગમાં નડતું હોય તો એ જ છે ને તો કામના એટલે જીવન છે તો અમુક ઈચ્છાઓ ભોગેચ્છાઓ ઇન્દ્રિયો છે ઇન્દ્રિયોને જોવું ખાવું પીવું બધું આહાર તો હોય જ એની ઈચ્છાઓ પણ થાય મનુષ્યને પરંતુ મોક્ષ ન બગડે એવી રીતે ભોગ ભોગવવા અઢારમાં પ્રથમ નું અઢારમું વચનામૃત છે એમાં એ મહારાજે બહુ વિગત કેટલું બધું સમજાયું છે કે ભલા થઈને ઇન્દ્રિયોના આહાર શુદ્ધ રાખજો જેમ શાસ્ત્રમાં કહ્યું છે એમ નિયમમાં રહીને વિશે ભોગવજો નહીતર તો નારદ સંતાદિક જેવા હોય એનું ઠેકાણું ના રે તો બીજા જીવન વાત કરી અને ભલા તમે અમારું આ કહ્યું માનશો જેમ કહ્યું છે એ રીતે તમે બધા નિયમમાં રહેશો તો તમે અમે ભેળા રહીશું ભગવાનના દામમાં અને જો આમ નહી રહો તો મરીને ભૂત પ્રયત્નો દેહ આવશે હેરાન હેરાન થશો અને અંતે પછી જ્યારે ત્યારે અમે કહેવું છે એ પ્રમાણે જયારે વર્તશો ત્યારે જ સુખિયા થશો માટે આજે કરો કે સોજનને કરો કરવાનું આ છે મોડું શું કામ કરવું પણ પૈસો સામે આવે અને સ્ત્રી સામે આવે એટલે ખબર જ ના પડે માણસને હું સત્સંગી છું ભક્ત છું કઈ યાદ ના આવે જેને યાદ આવે નિયમ મારીએ એ ઉતર્યો અને આ બધું એવું છે ને સાંભળી લેતાથી પૂરું નથી થતું હું બઉ તમને દિલ વાત કરું છું તો દરેકે સાંભળીને પળ આના ઉપર વિચાર જ કરતો રહેવો પડે ક્યાંય પણ કોઈની સાથે પૈસાનો વ્યવહાર હોય તેમ થાય હું આ અતિ નથી કરતો ને સાધુ હોય તો એમણે પણ એમણે કોઈ ભક્તો પાસેથી સેવા લેવાની હોય આ લેવાનું હોય કોઈ આપવું હોય આ હોય તે હોય તો એમાં તરત વિચાર જ આવવો જોઈએ પળ કે આ વધારે તો નથી થતું ને આ હું મારી ધર્મની મર્યાદા લોપતો તો નથી ને મને બંધન તો થતું નથી ને મને પૈસાનો મોહ તો નથી થયો પણ મને ઘણી વાર એવું લાગે માફ કરજો કદાચ ગ્રહસ્થ ને એની ભૂલ ઓળખાઈ જાય પણ સાધુ ને ન ઓળખાય એને એમ થાય કે આપણે જે કરીએ છીએ સેવા માટે કરીએ છીએ એટલે કોઈને ચૂસી લેતા પણ એને જરા ખ્યાલ ન રહે કે હું આ શોષણ કરું છું એટલે પોતાને હાનિ થાય એમ બઉ જ વિચારવું અરે ભાઈ બહુ અતિ ત્યાગી વૈરાગીઓના જીવનમાં પણ અંદર પૈસો છૂટતો ના હોય સમાજ તો એમ જ લાગે કે બહુ વિરાગી છે અરે અતિશય પરોપકાર કરનારા સમાજમાં સાધુઓ આપણે જોયા હોય પણ જો ખાનગી જીવનમાં તમે ડોપિયું કરવા જાવ તો પાછો હુપીયો તો એટલો ને એટલો જ આમ હોય ઘણી વાર તો ભગવાનની નિર્ણય કરવા મુશ્કેલી પડતી શેમાં ગણવો એક બાજુ એટલા બધા પરોપકાર કામ થતા હોય અને એક બાજુ એટલો બધો પૈસાનો મોહ હોય કે આપણને સામાન્ય માણસની કલ્પના ના આવે એટલો મોહ મુંજયજાય ઠાકોરજી એવું છે માયા જેનું નામ ને અનિર વચનીય એનું નામ માયા જેનું વર્ણન જ ન થઈ શકે એનું નામ મને જો છોકરાનો મો નથી મને પૈસા નો મો નથી મને સ્ત્રીનો મો નથી એવું ઘણા કેતા એમાં આ ગઈડા મને ઘણા એવા બધા વાત કરતા હવે નિવૃત્ત મને ક્યાંય મો નથી તો ઘરે હુકમ પીડ્યા ક્યાંય મોહ નથી તો ઘરમાં ઝગડો કેમ થાય છે એવું નેવું જોઈએ પણ ઓળખાય નહી પોતાને બહુ કઠણ છે એ તો પોતે પોતાને જ ઓળખી શકે પોતે પોતાને જ ઓળખી શકે એટલે પૈસાનો વ્યવહાર એવી રીતે કરવો કે ધર્મ ભંગ ન થાય સંસારના ભોગ એવી રીતે અપનાવવા કે મોક્ષ ન બગડે એટલે ગુણાદિત સ્વામી વાક્ય સતત યાદ રાખવા જો આ બાપાએ શું કીધું છે જો કરોડ કામ બગાડીને પણ એક મોક્ષ સુધારી લેવો કદાપી કરોડ કામ સુધર્યા અને એક મોક્ષ બગડ્યો તો શું સુધર્યું બસ પણ આપણે ઊંધું સૂત્ર રાખ્યું છે મોક્ષ બગડવો હોય તો છો બગડે પણ કરોડ કામ બગડવા જોઈએ આવું સૂત્ર છે ઊંધા પકડાઈ ગયા સૂત્ર એવું જ લાગે છે ને તો જ આટલી બધી દોટ હોય ને ચારેય બાજુ માણસ જેટલો પૈસા માટે અને ઘરમાં બૈરા છોકરા માટે મહેનત કરે છે એટલી ભજનમાં કરતો નથી એટલી સત્સંગમાં કરતો નથી તમે દોડા દોડી એવું ક્યાં છે જો કોઈના ઘરના કીધું હોય કે તારે ચકું આઠ વાગે આવી જવાનું તો સાંજે ઘરે એકઝેટ આઠ વાગે આવી જાય કે નહીં અને આપડે સત્સંગમાં કઈ તમે સવાર નહીં એક્ઝેટ આવી જાય જો તો આવે અહી ક્યાં ગરજ છે એવી ભલે ઠાકોરજી રાહ જોતા હોય પણ એટલું યાદ રાખવાનું કે જે ભગવાનને પ્રગટ માની જે આ બધું પાળે છે એ ખાટી જાય છે જે ચૂકી જાય છે એમ જ છે ને વિદ્યાર્થી આખું વર્ષ મહેનત કરે પણ સરવાળો તો રિઝલ્ટ પછી જૂનમાં જ નીકળે ને મે એપ્રિલ જૂન એમાં જ આવે ને વર્ષ અંતે આવે એમ શરૂઆતમાં તો કઈ દેખાય નહીં પણ મહારાજ કે પછી સર્વ પૈસો ધન સંપત્તિ પેલી લખેલી હુંડીમાંથી નીકળે એટલે ચેકમાંથી નીકળે એમ છેલ્લે આ બધું ટોટલ થાય ને સમોટલ બધો સરવાળો છેલ્લે એટલે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ મજાની એનાથી વાત એ છે હવે કે આ ચાર તીલે ધર્મ અર્થ કામ અને મોક્ષ એનું પ્રતિક છે અને ક્યાં છે શ્રીજી મહારાજની જમણી ભૂજાની પાછળ આ છાતીની આ જગ્યાએ આ માર છે ને એ એમ બતાવે છે શ્રીજી મહારાજ કે તમે આ બધું શું બોલ્યા કરો છો ધર્મ અર્થ કામ અને મોક્ષ તો એને હું બગલમાં દબાવીને થરું છું જે મારો આશ્રય કર્યો જે મારો થયો જે મારું વચન માને મારી આજ્ઞા પાડે મારો થઈને રહે તો એ શિક્ષા પણ લેખિત આપી દીધું એને ચારેય પુરુષાર્થની સિદ્ધિ નિશ્ચયપણે થશે એ તો મારા બગલમાં દબાવી થરું છું ધર્મ અર્થ કામ અને મોક્ષ કોઈને પૈસો આપો કોઈને સંસારનો ભોગ આપવા ક્યારે એને મોક્ષ આપી દેવો શું રમત વાત છે એ તો આમ જરા કે બગલ ખુલી કરું તો ડગલો થાય પણ મજાની વાત એ છે કે લોકમાં બધા ધર્મ અર્થ કામ અને મોક્ષ ચાર પુરુષાર્થ જાણે છે બહુ ઓછા લોકો આ ચાર થી ઉપર એક વસ્તુ છે તત્વ છે બાબત છે બહુ મહત્વની સારમાં સાર જીવનમાં એ જો હોય તો જીવનનો સાર તો એવું કહ્યું તો પ્રેમાનંદ સ્વામી કે એ પણ મહારાજનું શ્રીઅંગ બતાવે છે તો કે શું છે તો કે વાલા તારા કંઠ વચ્ચે તિલ એક અનુપમ સાર છે કંઠના ખાડામાં જે તિલ છે એ સારમાં સાર છે એવું બતાવે છે તો કે એ શું છે તો જે ચિહ્ન તિલનું સામુદ્રિક શાસ્ત્ર હોય એ એવું બતાવે છે કે આ બરાબર આ કંઠ છે એનો ખાડો પડે છે એ ખાડાની વચ્ચે એક શામ તિલ છે ને મહારાજનું એ શામ તિલ જેને હોય હોય કોકોકને હોય તો એ પ્રેમાળ બહુ હોય હેતાળ બહુ હોય અને લૌકિક જીવન સાંસારિક જીવન હોય આ લોકોનું જીવન જીવવા માટે પણ સારમાં સાર તો પ્રેમ જ છે જેના ઘરમાં ભણેલા હોય ત્યાં બહુ ભાઈ ભય ભયંકર ડખો હોય બધા કોમ્પ્યુટર માઇન્ડ હોય તમે જોવો દીકરો બાપને બધા જ ભણેલા હોય દીકરા દીકરીઓ બધા પણ માવ સાવ અંગૂઠા જ હોય અંગૂઠા જ સાવ પણ પ્રેમનો દરિયો હોય એ ગમે જગડાય ને બધા ટાપલી મારીને બેસાડી દીધી બેસી જાઓ ચાલો બધું ભૂલી જાઓ અને એ માના ખોળામાં બધા જ બાળકો સંપી જાય એ પ્રેમનો પ્રભાવ છે પ્રેમ જે માણસને જીવાડે છે એ સિવાય એવું કોઈ તત્વ નથી જે માણસને સુખેથી જીવાડે સારમાં કંઠમાં આવી રીતે બ્રાઉન રંગના તિલ હોય યાદ રાખજો એનો અર્થ જુદો છે પાછો શ્યામ તિલ તો પ્રેમાળુ બહુ હોય અને બીજું કે એ आ सत्संग मार्ग में भक्ति मार्गी होना तिले प्रेम भक्ति ने वरेलो हो केवल शुष्क ज्ञा ए प्रेम भक्ति बहुत गमे एनु अंगज प्रेम भक्ति तो ये तिल बतावे कि ये सार ये કે જેના જીવનમાં પ્રેમ ભક્તિનો ઉદય થયો એ સારમાં સાર જો ભક્તિ જીવનમાં ના આવી તો કોઈ વસ્તુ બહુ કિંમતી નથી મોક્ષ મોક્ષ શું કરો છો એમ મોક્ષ એટલો કિંમતી નથી દુનિયામાં તો એવું જ કહેવાય છે મોટે ભાગે બસ મોક્ષ જોઈએ છે મોક્ષ મોક્ષ આમ એક દ્રષ્ટિએ જુઓ તો ભક્તિ આગળ મોક્ષની કિંમત નથી સમજાય છે વાત ભગવાનમાં અપાર પ્રેમ થાય બસ એના જેવું કંઈ નહીં મોક્ષ મોક્ષ મારો ફરે અને મોક્ષ તો અહીંયા દ્રષ્ટિએ વિચારો તો સાવ તણખલા જેવો છે કારણ કે ગમે તે રીતે મોક્ષ થાય કર્મ નિર્જરા થાય જૈન સંપ્રદાય પ્રમાણે તો મોક્ષ એમાં ક્યાં ભગવાનની જરૂરી આવે છે જૈન ધર્મ કંઈક એક સનાતન ઈશ્વર છે એવું કંઈ માનતા નથી એ જગતને અનાદિ જ માને છે એમ નમ અનાદિ જ છે બસ એટલે અનાદિ માને એટલે કોઈ કરતા હતા એવો જ નહીં એમ કહીને છેદ ઉડી ગયો બસ ભગવાન શબ્દ જૈન મુનિ સાહેબો પ્રવચનમાં વાપરે પણ એ મહાવીર સ્વામી માટે મહાવીર સ્વામીને કોઈ સર્વ કરતા હર્તા જગતની અંદર જગત શ્રેષ્ઠા માનતા નથી આ એ ધર્મની ટીકા નથી એમને સમજવાનું એમનું મોટું પ્રદાન છે કારણ કે જૈન ધર્મને લીધે જ સર્વત્ર આટલી જીવદયાનો પ્રભાવ છે બધાની એક આખી માસ્ટરી હોય અને એમ જ માને દુઃખ સહિયો તપ કરો પેલું કરો સાધના કરો તો કર્મ છે ખપી જાય નિર્જરા થઈ જાય એટલે કર્મ ખરી ગયા પછી ક્યાં જાય જેવું તો મોક્ષ થઈ ગયો સિદ્ધ શિલા ઉપર જઈને બેસી જાય ને ભગવાન જ થયા આ એમનો મોક્ષ છે બૌદ્ધ ધર્મ છે એ કઈ ભગવાનમાં માનતા નથી નહી તર એક દ્રષ્ટિએ બુદ્ધ છે એ ભગવાનનો અવતાર છે ફિલોસોફીમાં એવું કોઈ ભગવાન નથી એમની ફિલોસોફીમાં કે જે જગત શ્રેષ્ઠ છતાંય પાછા મોક્ષમાં માને છે કઈ રીતે થાય વાસના બધી ખલાસ થઈ જાય એટલે મોક્ષ વાત એ સાચી જૈન દર્શન પ્રમાણે ખોટું નહીં કર્મ છે વાત સાચી પણ કોને આવી નિર્જરા થાય અને ક્યારે થાય એમ મોટો પ્રશ્ન છે ને એમ બૌદ્ધ ધર્મ રીત પ્રમાણે વાસના આપણે કહીએ છીએ વાસના જન્મ મરણનું કારણ છે વાસના ક્યાંય હોય નહીં તો જીવ ક્યાં જાય કોઈ વાસના જ નથી અને વાસના ખરી જાય તો એનો જન્મ મરણ ન થાય ને એને ખુદ ભગવાન જગત શ્રેષ્ઠા ભગવાન પણ એને જન્મ ન અપાવી શકે વાસના જ નથી કર્મ નથી ક્યાં મોકલવો એટલે મોક્ષ થઈ જાય અહમ બ્રહ્માસ્મી થઈને આત્મ જ્ઞાનમાં સ્થિર થઈ જાય ભગવાનની જરૂર નથી આત્મા શું પરમાત્મા આવે મોક્ષ થઈ જાય આત્મામાં સ્થિર થઈ જાય મોક્ષ થઈ જાય મોક્ષ એટલે જન્મ મરણ રહીત દશા એ તો થઈ શકે પરંતુ જે રસની ધાર છે એ તો ભક્તિ રસમાં છે પ્રેમનો રસ તું પાને મોરના પીછધર તત્વનું ટૂંકણું તું છ લાગે એ રસની ધાર તો એ નરસિંહ મહેતા કે એ તો થોડોક ગોપીઓ જાણે સુખદેવજી જાણે એ બધા જાણે કે પ્રેમ શું કહેવાય બીજાને શું ખબર પડે કે આ પ્રેમ શું છે અને એ જાણ્યું છે એ બધા જો શું કે છે આખી દુનિયામાં આધ્યાત્મિક જગતમાં બધા મંડી પડ્યા છે મોક્ષ મળો મોક્ષ મળો નિર્વાણ મળો નિર્માણ મળો અને બધો નરસિંહ મહેતા વૈષ્ણવ કે શું કે સારમાં સાર તો શું છે ભૂતળ ભક્તિ પદારથ મોટ લ્યો બોલો અરે બ્રહ્મલો આ ધરતી ઉપર આ ભક્તિ રસ છે એવું કોઈ પદાર્થ જ નથી નરસિંહ બે તો વૈષ્ણવ ટોપી હાથમાં કીર્તા દામોદર કુંડે દામોદર ભગવાન ની સામે બેઠો બેઠો આ ગાતો હોય ભૂતળ ભક્તિ એમ નરસિંહ મહેતો કે શું મજા છે હરિના જા ગજબ છે નરસિંહ મહેતા એ પણ લખ્યું છે ને આપણે ઘણી વાર તો માથું ખંજવાળીએ ને હાથ નો રાજયુ કે અક્ષરધમ ઘરી ભગવાન નરસિંહ મહેતા જો હરિના જાના તો મુક્તિ ના માગે માગે જન્મો જન્મ અવતાર રે ની તેવાની તીર્તન ઓછ ઓહો નીરખવાનંદ કુમાર રે ભૂતળ ભક્તિ પદાર્થ નરસિંહો કે અહીંયા જે આ કા ટોપી નાખીને હાથમાં કીર્તન લઈ અને જે ભક્તિ રસ રેલાવો એવો આનંદ ક્યાંય નથી ચૌદ લોકમાં ક્યાંય નથી એ ધરતી ઉપર જ છે અને આના જેવું બીજું કંઈ જ નરસિંહ મહેતાએ આ બધી વાસનાઓની નાની તેની એની બહુ ચિંતા નથી કરી પ્રેમ રસની જ બહુ વાતો અને એ તો વાત સાચી છે ને જો તમે કહ હોટલમાં બુકિંગ માટે જાઓ રહેવું હોય પણ ત્યાં હાઉસ હાઉસફુલનું બોર્ડ માર્યું હોય તો શું થાય મેનેજર કંઈ માથાકૂટ કરવાની રહે વાંચી વાંચી છે ને જ વ્યા જાય એમાં પ્રેમનું હાઉસફુલ બોર્ડ હોય ને તો બધા દોસ્તો મેળે મેળા બધા વાંચી વાંચીને જ વ્યાજ ખાલી હોય તો હરિના જન તો મુક્તિના માગે માગે જન્મો જન્મ અવતાર રે ની તો સેવાની તીર્તન ઓછો નિરખવાનંદ કુમાર રે ભૂતળ ભક્તિ પદાર્થ ધન્ય વૃંદાવન ધન્ય લીલા અને ધન્ય વ્રજના વાસી રે જો હવે પણ લખે છો મહા અષ્ટિ જેને આંગણ અને મુક્તિ તો છે જેની દાસી રે ભક્તિ તમે ચતુરતા મુક્તિ ની વાત કરો મોક્ષ ની વાત કરો હવે એ તો ભક્તિ ની આગળ તો દાસી છે એ હાથ જોડીને આટા મારે તમારો સ્વીકાર કરો અમારો સ્વીકાર કરો મુક્તિ મહારાણી તેની સામુ જ અરે ભક્તિ મહારાણી તેની સામુ જોતા નથી શું મુક્તિ મુક્તિ કરો છો ચટણી જેટલો નથી કે મોક્ષમાં શું મજા આવે કે નરસિંહ મહેતા બધી આ પર ભક્તિ પરંપરામાં એ ત્યારે તો શંકરાચાર્યને લપડાક મારી દેતા હોય એવા વલ્લભાચાર્યજી વચનો કાઢે છે કે શું તમે ભ્રમ થાઉ ભ્રમ થાવ ભ્રમ થાવ વાતો ક્યારેક કરાવશે સાકર થવામાં મજા છે કે સાકર ખાવામાં મજા છે સાકર થવા કરતા સાકર જમવામાં મજા છે જે ભક્તિ રસનો પ્રેમ રસ નો ઠાકોરજીના સ્વરૂપનો શ્રીઅંગનો સ્વરૂપનો જે રસ આવે છે એ રસ આગળ બીજા રસ બધા ફીકા છે આત્માનો રસ બ્રહ્મભાવનો રસ ને અક્ષર બ્રહ્મરૂપ થઈ જાય તો એનો રસ આ ઠાકોરજીના એક રૂમાડાના લાખમાં પાસંગમાંય ના આવે એવો ઠાકોરજીના સ્વરૂપમાં રસ છે આમ જેમ તરસ્યો ભૂખ્યો માણસ હોય પછી ભૂખ્યા તરસ્યા થયા તરબુચ આવ્યા હોય એમ ચ ચી બોલાય કેમ રસ જરા ચારે બાજુ થી એમ ભક્તિ રસ એવો છે બસ જેને આવી પ્રેમ લક્ષણા ભક્તિ યથાવત ગૌપી ના ગૌપીકા બસ કઈ ને એટલે આપણે આપણે આપણે સમજી રાખવાને આપણે ધર્મ પાળીએ આપણે દાન પૂન કરીએ આપણે સેવા કરીએ આપણે સત્સંગ કરીએ આપણે વ્રત કરીએ તપ કરીએ જપ કરીએ જે કંઈક કરીએ દાન પૂન કરીએ બધું જે કંઈ પણ એક જ વસ્તુ કે બસ ભગવાનમાં પ્રેમ થાય ભગવાનમાં પ્રેમ થાય મોક્ષની બહુ જરૂર નથી પ્રેમ છે તો એ સિવાય જ ક્યાં ભગવાનમાં દૃઢ પ્રેમ થયો હો તો ભગવાન સિવાય જવાના ક્યાં અને એને બેળા રહીએ એટલે બસ આનંદ થઈ ગયો પ્રેમ ભગવાન માટે આપણે હકીકતમાં આપણી નજર પ્રેમ ઉપર નથી કેટલી માળા કરીને કેટલા જન્મગણ ના અનુષ્ઠાન કર્યા ને કેટલા તપ કર્યા ને કેટલી એકાદશી નકોરડી કરીને નિર્જળા કરીને એના લિસ્ટ હોય પણ પ્રેમ કેટલો થયો હવે હૈયામાં ઠાકોરજી માટે તલસાટ કેટલો થયો પ્રેમમાં હું કેટલો આગળ વધ્યો કીર્તનગાન કરતા મૂર્તિને જોતા માનસિક કરતા સ્મરણ કરતા મને અૈયામાં કેટલો તલસાટ થયો એ કેટલા તપાસ ભજન ઓછું વધતું થાય તો વાંધો નથી પણ ભગવાનમાં પ્રેમ વધતો જાય એ બહુ મોટી વાત છે તો ઓછું વધતું થાય તો વાંધો નથી પણ ભગવાનમાં પ્રેમ વધતો જાય તો ક્રિયામાં વધારે રહીએ છીએ અને આ પ્રેમ ભક્તિ છે ને ક્રિયાની સાથે કઈ બહુ સંબંધ નથી ક્રિયાત્મક ભક્તિ ન કરવી એવું નહીં પણ કરીને પ્રેમ કરવાનો હવે ઘણા પાછા શું પૂછતા હોય એ ભગવાનમાં પ્રેમ કેમ કરવો ભાઈ તમે ક્યાંક પ્રેમ કર્યો છે કોઈ પૂછવા એ વાતા બસ એમ જ એ જે પ્રેમ છે એ આમાં વાળવાનો જ છે બીજું તો કઈ છે જ નહીં એની કઈ ગાઈડ કે દીકરામાં જેમ પ્રેમ હોય મોઢું જોઈએ જ રાખે દાદા તો હોય ને એ દીકરા દીકરો પોતરો આમ જ જોઈએ રાખે એને એ ઠાકોરજી હોય એને જોઈ લેવો હું જેમ આમાં લુપ્ધ છું એમ ઠાકોરજી ની મૂર્તિ થઈ જાવ પ્રેમ અમુક લોકો પછી કબીર સાહેબ ના બહુ વખાણ મીંડા કરો કબીર સાહેબ એ પછી કીધું કે કબીરા કબીરા ક્યાં કરો જાઓ જમુના કબીરા કબીરા ક્યાં કરો જાઓ જમુના કે તીર એક ગોપી કે પ્રેમ મેં બહ ગયા લાખ કબીર આ પ્રેમ અને સહજાનંદ સ્વામીને તો વારંવારનો ભાર છે વૈરાગ્ય પણ કયો ભગવાન સિવાય ક્યાંય બીજે પ્રીતિ નહીં ક્યાંય પ્રીતિ નહીં એવું નહીં ભગવાન સિવાય ક્યાંય નહીં એ કેવો પ્રેમ પ્રવાહ થાય નિષ્કુળાનંદ સ્વામી વૈરાગ્ય મૂર્તિ છે પણ હવે એ બ્રહ્માનંદ સ્વામી છેલ્લે જયારે બીમાર હતા અને ધામમાં જવાનું એમને હતું તૈયારી હતી ગોપાળાનંદ સ્વામીને કહેણ મોકલ્યું વડતાલ કે સ્વામી તમે બ્રહ્માનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીનો બહુ મહિમા બધું તો હવે આ બધાને ક્યાં કાંઈ સમજાવવા કેવા જાવ આવા આવા મોટા મોટા હતા એ જ માને વખતે કોઈ સમજી નથી શક્યા ગોપાળાનંદ સ્વામી જેવાને ગુણાતીતાનંદ સ્વામીને તો હજી નથી સમજી શક્યા કેટલાય લોકો ગોપાળાનંદ સ્વામીને હજી નથી ઘણા સમજી શક્યા હજી હા હજી નથી સમજી શક્યા ઘણા ગોપાળાનંદ સ્વામીને માને પણ એમની વાતો ન વાંચે તો આ તો કેવું વિચિત્ર કેવાય ઈમાનદારી છે સમજવા પ્રયાસ કરવો ન સમજાય તો સ્વામી ને પ્રાર્થના કરાય છેક ઉડાડી દેવો છેદ જ ઉડાડી દેવો અને પછી આપડે અનુયાયી સત્સંગી એવા ને બધા લેબલ લઈને ફરવું ક્યાં સમજાય એમ ગોપાળ સ્વામી ગુણાદિત્ય સ્વામી એવા માટે જોકે સમજવું નથી કારણ કે બધું ઘણું બધું સમજવામાં સ્વાર્થ ને બઉ તકલીફ પડતી હોય સત્સંગ હોય છે શું એને જેમ સમજાવો એમ સમજે ભાગ્ય એક વસ્તુ યાદ રાખ્યો જેના જેને પૂર્વે કોઈ મોટા સાધુ ભગવાન આશીર્વાદ હોય એને સાચા સાધુ શબ્દ જીવમાં અડે બાકીના ખોટા ના આવું જ થઈ જાય ભેળસેળ થઈ જાય ભક્તિ કરતા હોય તો પણ બઉ જ આ સત્સંગમાં આવ્યા પછી જે સચવાનું ને બહુ જ કઠણ છે ઘણા તેમજ કે અમે ભગવાન માન્ય બીજા કોઈનું માન્ય નહીં બીજા કોઈનું માન્ય નહી ના ના તમે ના ધોશો હું બેઠો છો ને આટલી ભક્તિ હોય મૂર્ખ ના સરદાર પાછા એમ કેતા હોય અમને બૈરાવમાં જરાય મોહ નહિ મોહ નથી થાય શું ક્રિયા તો થાય છે અને વચનામૃતને પાને પાને વચનામ્રતમાં પાને પાને લખ્યું ભગવાન અને ભગવાનના સાધુ ભગવાન અને ભગવાનના સાધુ ભગવાન અને ભગવાન તો ક્યાં સુધી ત્રીજું જ વચનામૃત અખંડ મૂર્તિ દેખાતી હોય તોય ભગવાનના સાધુ બ્રહ્મચારી એને સંભાળી રાખવા અને એમાં હેત રાખવું કેમ અંતકાળે જો ભગવાનની મૂર્તિ ભૂલાઈ જાય અને જો સાધુ કે બ્રહ્મચારી યાદ આવે તો એને યોગ્ય ભગવાનની મૂર્તિ યાદ આવી જાય ને જીવ મોટી પદવીને પામે અખંડ મૂર્તિ દેખાતી હોય તો આને તો માનસી પૂજામાં વલ્લીભાઈ મુસલમાન હતો એનો વિશ્વાસ એને વલ્લીભાઈ શાકભાજી વેચે હવે એમાં ઈ અક્ષેર તો એને હાંદણ માં હોય આમ ત્રાજામાં બે પલા હવે એ જણા એ પાછું સોનું લીધું બે તોલા વલ્લીભાઈ ના ત્રાજવા પાંચસો ગ્રામ તો એમને હોય પણ વલ્લીભાઈ કે તો જ સાચું અને વલ્લીભાઈ પાછો એવો કે ના ના પાડે મારી પાસે ખોટું ત્રાજવું છે એટલી સલાહ ન આપે કે મારું ત્રાજુ આમાં ન આવે શ્રીજી મહારાજ વચનામૃતના શું કે ભગવાનનો નિશ્ચય ક્યાં કરવો તો કે નિષ્કામ નિર્લોભ નિશ્વાસ નિર્માણ નિશ્ચય પંચ યુક્ત એવા જે સંત એના વચને ભગવાનના ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કરવો હવે સામે સાવ દેખાતું એ કે વર્તમાન ન હોય તો એ કે બરાબર છે કારણ કે વલ્લીભાઈના ત્રાજવાનો વિશ્વાસ છે અને ત્યાં પાછું સોનું જોખમવું છે બઉ કઠણ છે કબીરા કબીરા ક્યાં કરો જાઓ જમુના કે ગોપી કે પ્રેમ આવો પ્રેમ ગોપાળાનંદ સ્વામી એમનો બ્રહ્માનંદ સ્વામી ને બહુ મહિમા અરે મૂળી મૂર્તિ પધરાવાની હતી ને તો કે અયોધ્યા પ્રસાદજી તો છે પણ મારે તો ગોપાળાનંદ સ્વામી જોશે જ બ્રહ્માનંદ સ્વામી એ આવે તો જ પધરાવું સ્વામી બઉ સમજુ ને સ્વામીને કોઈ વિવાદમાં પડવાનું એવું ગમે નહીં આમ સૌમ્ય મૂર્તિ ગુણાતીતાન બાપ જેવા ધગતા નહીં હોય ગુણાતીતાન બહુ ધગધગા એ તો બેઠી ધડી પણ આમ સ્વામી સૌમ્ય મૂર્તિ આનંદ બ્રહ્માંડો રમાડે એમાં બેસક એવું પેલું નહીં પણ સ્વામી બહુ મૃદુક એટલે સ્વામી કે મારી વૃદ્ધાવસ્થા છે હું આવી ન શકું આમ છે તેમ છે બ્રહ્માનંદ સ્વામી કે સ્વામી તમને અગવડતા ન પડે ક્યાંય ને વચ્ચે વચ્ચે એવી રીતે બધી વ્યવસ્થા કરી દો બળક દાદા બદલાતા રે સુખરૂપ તમે સુતા સુતા તમે મૂળી આવો મૂર્તિ પ્રતિષ્ઠા થાય મારે એ વગર કરવું નથી અરે ભાઈ આપણને તો આ વાત સાંભળીએ ને તોય આમ દુઃખ થાય કે આવું કેવું ક્યાંય એ જ વખતે આમાં બાજરમાં સોંપીને ગયા હોય આ ગોપાળાનંદ સ્વામી છે ને લ્યો આ કાંડા અમને સોંપીએ છીએ સૌ વર્ણિ સાધા સાધુ બ્રહ્મચારી આચાર્ય બધાએ સાંભળી લેજો આ ગોપાળ સ્વામીની આજ્ઞામાં રહેજો આ બાપ કહી ગયો હોય તો એ પેઢીમાં એ પાછું સ્વામી કહેતા ન માનતા હોય તો પછી આજનો ન માને એમાં શું નથી હે ભાઈ આયું જ છે ને ક્યાં એ સામે કહીને ગયા હોય એટલે હાનિ થાય આપણે સત્સંગ તો છે ને હા બહુ દિવ્ય છે પણ આપણે ઊંધે રસ્તે ચડી જાય તો પછી હાથમાં ના આવે અને મન ને માને કોઈ દી નિર્ણય થાય આપણું મન તો માયાનું છે આપણે મનને માયને નિર્ણય થાય એ ગોપાળાનંદ સ્વામીની મૂળીનો તો પ્રસંગ પૂરો થયો પ્રતિષ્ઠા થઈ બધું થયું પણ પછી બ્રહ્માનંદ સ્વામી ઉદાસ થયા અને હવે જવું છે એ જેઠ મહિનો મહારાજની તિથિ આવે છે ને એમને મહારાજ પાસે જવાની ઉતાવળ તોય હવે મનખ્યો કરે છે ગોપાળાનંદ સ્વામી મને આવે એમ દર્શન આપે બ્રહ્માનંદ સાંઈ બીમાર હતા આ વખતે ગોપાળાનંદ નથી આવ્યા ઘણું છે મારે જવું છે એમ આ બધા આંતર કારણો તમને કહેવાય નહીં એમ નહીતર ગોપાલનંદ સ્વામી જેવા બાપ આટલું આમંત્રણ આવે અને કાંઈ એમ બ્રહ્મ મુનિ કહે ને કાંઈ એ ઉભા ન થઈ જાય એવા મહાસર્થને બેસી રહેવું પડે એ પરિસ્થિતિ શું હોય તમે આટલું સમજો સ્વામી કે હું નહીં આવી શકું એમાં નિષ્ફળ આનંદ દંડવત કર્યા એટલે ગોપાળાનંદ સ્વામી ઊભા થઈ ગયા લ્યો આ ડોહા આવ્યા ડોહા આવ્યા લ્યો આ ડોહા આવ્યા રામાનંદ સ્વામી વખત ના સાધું વખતના આ નિષ્કુળાનંદ સ્વામી બદમા ગાલીને અને કીધું સ્વામી બ્રહ્માનંદ સ્વામી મને બહુ યાદ કરે છે અને હું જઈ શકું નહીં મારા વતી તમે જાઓ મારા વતી એમને બેઠજો અને કહેજો સ્વામી બહુ રાજી છે પણ આવી ન શકે એટલે મને મોકલો છે તમે ગયા મારા તુલ્ય થશે જાઓ સ્વામી કે ભલે હું જાઉં અને પછી નિષ્કુળાના સામે ઉપડ્યા છે એ રસ્તામાં ચાલ્યા છે અને એ જેઠ મહિનો વિરહનો જ ને અવસર શ્રીજી મહારાજનો સ્વધામ ગમનનો એટલે પોતે જ રચેલા બાર મહિનાના વીરના પદો એ નિષ્કુળાના સામે ગાતા જાય છે અને ગાતા ગાતા એટલો બધો પ્રેમનો વિરહનો આવિર્ભાવ થયો નિષ્કુળાનો સામે બેભાન થઈને પડી ગયા રસ્તામાં એકદમ સાધુ બધા ઘેરી વેલા હા હવે શું કરું એ જ વખતે શ્રીજી મહારાજ ત્યાં સાક્ષાત પ્રગટ થઈને નિષ્કુળાનંદ સ્વામીનો હાથ જ્યો ઊભા કયા ભાનમાં આવ્યા હું ક્યાં વિયોગ્યો છું સ્વામી હું તમારી સાથે અખંડ છું ભેળો છું ને કેમ એટલા બધા દુઃખી થઈ ગયા દ્રશ્ય સર્જાણું છે મારે એક કહેવાનું છે આ વૈરાગ્ય મૂર્તિનો જો પ્રેમ જુઓ તમે વિભાન થઈને ટળી શ્રીજી મહારાજે જગાડ્યા પુરુષના દેહ માં આ પ્રેમ તો શ્રીજી સ્વધામ પધારી ગયા અને ગુણાતીતાનંદ એ લક્ષ્મી વાડી કરવા જતા હતા હાથમાં તુંબળી અને ચાલ્યા જાય મહારાજ તો વહી ગયા સ્વધામ પધારી ગયા ત્યાં દોરિયાને કાંઠે પેલી ધ્રોવ ઉગી હોય ને લીલી છ તો સ્વામી એને જોઈને કે અરે આનું જીવન જળ છે તો કેવી કલકલાટ કરે છે આપણું જીવન તો વયું ગયું ત્યાં તો મૂર્છિત બેભાન થઈને ઢળી ગયા ત્યાંય વળી પાછા મારા દોડીને આવ્યા તરત પાછા બેઠા ગયા અરે સ્વામી હું તમારા જેવા પ્રેમ હે સચિદાનંદ સ્વામી નામ લઈએ તો એમને પેમનો ઘૂઘવાટ લાગે આપણે શું જોઈએ છે કંઠના ખાડામાં તિલ છે એ લૌકિક દ્રષ્ટિએ પણ પ્રેમાળ હોય ભક્તિમાં સત્સંગના માર્ગમાં ધર્મ માર્ગમાં પણ પ્રેમ ભક્તિમાં જેને આવ્યું જીત્યા સચ્ચિદાનંદ સ્વામી મહારાજ એટલું જ ખાલી બોલ્યા વડતાલ સમય આવતો હતો ને તો મહારાજ કે આ વખતે વડતાલ આપડે જવું છે પણ સચ્ચિદાનંદ સ્વામી નથી લઈ જવાય ત્યાં બેભાન થી ડળી ગયા અને આંખ માંથી નાકમાંથી રૂવાડે રૂવાડે લોહી લોહી ટપકવા માંડ્યું રૂવાડે રૂવાડે મારા હાથ ફેર્યો સ્વામીના કાનમાં કીધું સારું અમે તમને વળતા લઈ જઈશું તરત બેઠા થઈ ગયા કયો કેવો પ્રયામ હશે યથાવત છે વ્રજગોપીઓનો આપણે દાખલો આપ્યો પણ વ્રજાંગનાઓ કરતાં પણ આ પ્રેમ શ્રેષ્ઠ હો કારણ કે એ તો સ્ત્રીદેહી છે સ્ત્રીઓને સ્વાભાવિક રીતે આ પ્રેમ ભાવનો એક એનો સ્વભાવ હોય પુરુષમાં આવી રીતે હેત પુરુષના દેહમાં હેત થવું ને એ કઠણ છે આ પાણવીના પૂંજા ડોડિયા દીરેક પ્રસંગ આમ બરા સાંભળવા જેવો મજાના છે પાણીના પૂંજા ડોટિયા ક્ષત્રિય દરબાર પણ કેવો પ્રયામ એને શ્રીજી મહારાજમાં પ્રયામ એટલે ચરિત્ર કેવા જાય બહુ વાર લાગી જાય અતિ પ્રેમા કાર્યાની બધે કઈ રાખ્યું આજુબાજુ ક્યાંય એમ મહારાજ આવ્યા છે એમ જો કોઈ ખબર આપવાની આવે અને દોડે ખેતરમાંથી એમનો હળ કે ખેતી બધું મૂકીને નીકળી જાય ભૂખ્યા તરસાય એમનો દોડ્યા જાય હાલીને નહીં દોડતા જાય ભાગતા જાય ખરેખર આ પ્રેમ બહુ વિચારવા જેવું છે આપણને ભગવાનની કથામાં સત્સંગમાં દર્શનમાં પૂજામાં આ બધો પ્રેમ આવે ને એ કરવા જેવી મૂડી છે શ્રીજી મહારાજ સ્વધામ પધારી ગયા દેશે જેઠ સુ દસમ પૂજા મહારાજ સ્વધામ પધારી જેટલા સમાચાર આખા શરીરમાંથી લોહી ઉડી ગયું કાળું ભટ્ટ શરીર થઈ ગયું અને બેભાન થઈને ઢળી ગયું લોહી સુકાઈ ગયું છે ગજબ બધા ફરી વેળા એને સેવા ચાકરી કરી પંખો નાખે પાણી છાટ કેટલી મહારાજની સ્તુતિ કરી પણ શરીર કાળું ભઠ થઈ ગયું લોહી ઉડી ગયું કેવો પ્રેમ હશે તમે વિચાર કલ્પનામાં તક લાવ શરીરમાંથી લોહી ઉડી ગયું આમ કોઈ જોવે તો ઓળખી ના શકે કે આ પૂંજા ડોડિયા છે કાળું ભટ્ટ જેવું શરીર થઈ ગયું કેવો વિરહે એમ માંડ માંડ ભાનમાં આવ્યા બસ એટલું જ મને ગઢપુર લઈ જાઓ મને ગઢપુર લઈ જા મને ગઢડા લઈ જાઓ લઈ ગયા એમ પહેલી ગોપાળ આનંદ મળે મુક્તાનંદ સ્વામીને મળે બધા સંતોને મળે એ બધા જ્યાં મહારાજ પોઢતા હોય બેસતા હોય જ્યાં અગ્નિસંસ્કારથી હોય કેમ પૂજા ડોડિયા જોઈ શકે અંજળ લેતા નથી આ બાજુ શ્રીજી મહારાજ સ્વધામ ગયા ત્યારે બધાને પોતાના ચરણ પકડી હાથ બે મુકાવી બધાને સોગંદ આપ્યા હતા કે અમે અંજળ મૂકશું નહીં એ સોગંદ ખાઓ એમ બધાને સોગંદ લેવડાવ્યા હતા શ્રીજી મહારાજે જો આવું ના કર્યું હોત તો કેટલાયના દેહ છૂટી જતા પૂંજા ડોડિયા અને માણકી ઘોડી બે કઈ લેતા નથી છે ને પશુ દેહમાં પ્રેમ માણેક વરની માણકી એની ખબર પડી ગઈ ગઈ એની આંખમાં આંસુ પૂંજા ડોડિયા અખંડ અશ્રુધારે નિષદિન બર સત નહી એક દિવસ બે દિવસ આમ ગયા પછી ગોપાળાનંદ સ્વામીને કોઈ કીધું ત્રીજો દિવસ થયો ચોથો દિવસ થયો ગોપાળાનંદ સ્વામી પૂંજા ડોડિયાને કીધું પૂંજાભાઈ વાત તમારી સાચી પણ શ્રીજી મહારાજ પધાર્યા ને સ્વદામ ત્યારે બધાને સોગંદ આપીને ગતા ગયા છો કે કોઈ અંજળ મુકતા નહી તમે કઈ લેતા નથી સ્વામી તો ઓળખે બધું બીજાને ખ્યાલ આવે ને ત્યારે રડતા રડતા પૂંજા ડોડિયા એટલું જ કીધું સ્વામી મેં અંજળ છોડ્યા નથી પણ મને ગયા કઈ ઉતરતું જ નથી મારું ગળું જ બંધ થઈ ગયું છે કઈ ઉતરતું જ નથી ને છોડ્યા નથી છોડ્યા હોય તો હું મહારાજની આજ્ઞા લોપું છું છોડ્યા નથી સ્વામી સમજી ગયા કે આ ખાઈ પી શકશે જ નહીં અને તેરમાને દિવસે માણકી ઘોડીને પૂંજા ડોડિયા બે દેહ મૂકી દીધો सार आए हम ब्रह्मवादियों ने आ गी आए बदी बात सारी निरव शांति ना अन्व करता हे एन ना नहीं એટલે ઘણા એ જે આ બહુ વેદાંતિ હોય ને એ લોકો ઘણી કહેતા હોય કે જે ભગવાનમાં સાકારપણાની ઉપાસના ભક્તિ કરનારા છે એને પછી વિરહ થાય છે વિયોગ થાય છે રુદન કરે છે એ બધી ઉણપ છે અધૂરપ છે એની બધા માયાના ભાવ છે એ બધી વાતો કરે ગોપીઓમાં કચાશમાં ને રડવું વિરહસવું બ્રહ્મનો વિયોગ ક્યાં હોય એટલે ભાઈ આ વિયોગ પણ દિવ્ય છે આ આવી રીતે આંસુ આવવાય તો મહાદિવ્ય છે તમારી પોતી સંભાળજો અમારી વીરહાગ્નિમાં ક્યાંક બળી જાય નહીં જ્ઞાનની પોથી સંભાળજો તમે એ પ્રેમ છે વિચાર કરો વીર ભગુજી નિજદાસ સેવક છે એ તો ભેળારી હોય ને એને ખબર હોય ને એનો આવી રીતે અગ્નિસંસ્કાર થાય ને વ્યાજ પછી જે વિરોધ થતો હોય રાત ભેંકાર પડતી હોય ને એક તો જેઠનો તાપ બીજો વૈયા ગયા બાપ તાપ ભગુજી તો કેવા ચરણ સેવક ગોફળીઓ ખાઈ ને વારે ઘડિયા પછી આમ ચારે બાજુ ફર્યા કરે પ્રેમાનંદ સામે ને કે અમસ્તુ તો નહીં પદ ઉઠ ને સજની શ્રીજી મને સાંભળ્યા અદભુત પદ છે ને એક વાર છે ને ભગુજી બહુ સંતાપ થયું અક્ષર અને દિવાલે માથું મૂકી અને માથે ફાળ્યું હતું આમ બગલમાં દબાવેલું ને અક્ષરડીના દિવાલે ટેકો દઈ વીર ભગુજી રડે રે અહીંયા મહારાજ બેસતા અમને બોલાવતા અહીંયા અમે બેસતા વાતો કરતા આજે ક્યાં એમ રડે છે ત્યાં અવાજ આવ્યો ભગુજી મહારાજનો અવાજ ભગુજી ચમક્યા મને મહારાજ રોજ જેમ બોલાવતા એમ જ મને બોલાવ્યો ભગુજી અરે અરે જ્યાં જોયું તો ઢોલિયા પર બેઠા અક્ષર ઓરડીમાં મહારાજ ભાઈ વાત વિચાર કરો તમે અક્ષર રોડ એમાં ઢોલિયા ભગુજી આ બેઠ ભગુજી બાંધ ભૂલી ગયા એને હવે ખબર જ નથી મારા સ્વધામ વ્યાઈ ગયા છે બસ એ જ રીતે આ શું ક્યાં વ્યાઈ ગયા શું થઈ ગયું કાંઈ ખબર જ નહીં સ્વધામ પધારી ગયા છે અગ્નિસંસ્કાર થઈ ગયો છે કશું જ મનમાં નાર્યું સામે આવો ભગુજી એકદમ ખીલખિલાટ કરતા જઈ મહારાજની પાસે બેઠા દંડવત કર્યા પગે લાગ્યા ચરણમાં છાતીમાં છાતીમાં ચરણ લીધા મહારાજ જુએ કેમ છો ભગુજી બહુ સારું છે મહારાજ એમ કાગળ લખાવો છો આવ્યો મારા ખબર જ નથી હું શું ખબર નથી મારા સ્વતાં ભાઈએ ક્યાં છે એ ખબર જ નથી જાઓ સુકમનીને બોલાયા અમારે કાગળ લખવો છે અને આવી રીતે ઘણી જતા અને એકદમ દોડતા ગયા સુખમની ત્યાં આસ ને સુમસામ બેઠા ત્યાં જઈને સ્વામી સ્વામી મહારાજ બોલાવે છે કાગળ લખવાનું કાગળ લખવો છે સરસામાન બધું લઈ આવ્યા હાલ હાલો ભગવજી મહારાજ ને ઉતાવળ લોકો દેશ નેસાવ કાગળ લખવો છે બે એકદમ આવ્યા આવો આવો સુખસ્વામી આવો લેશો ભગુજી બેઠા સુખ સામી બેઠા મહારાજ એક ચરણ આમ નીચે લટકાવેલો હાથમાં રૂમાલ મહારાજ મરક મરક હશે સુમુને એને કાગળ લખાવે લખો સ્વસ્તી શ્રી ફલાણા ફલાણા સ્વામી સજાનંદજી મહારાજના જે સ્વામિનારાયણ વાંચવા અને પછી નામ લખાવે આ બધું કાગળ લખાય પછી બધું એક શું શું કેવું હોય એ બધું લખાયું સુકમુનિ લખતા જાય ભગવતજી મહારાજને જોવે લખાવે સાંભળે બે વાંચે બે દર્શન કરે આખો કાગળ પૂરો થયો મહારાજ કે વાંચી સંભળાવો બરાબર લખ્યું છે ને એટલે સુકમુનિ આખો કાગળ એ તું ઝેડ આમ બધા વાંચન જેવો સહી દસ્તક સુખ સામીના હોય ને એ એ લખીને એ વાંચન પૂરું કર્યું ઊંચું જોવે મહારાજ નહીં આ કાગળ હાથમાં રહી ગયો ભગુજીને જોવે પછી ખબર પડી કે આ તો દામમાં વ્યાઈ ગયા પછી વાચા વળી પાછા બે એકબીજાને ખોળા માથું મૂકીને રોઈ પડ્યું લ્યો બોલો આ કાગળ લખાવીને વ્યાઈ ગયા હાથમાં કાગળ રહી ગયો ને વ્યાઈ ગયા કેવા બધા પ્રસંગો હે જિંદગી જબ તક રહેગી ફુર્સદ ના હોમસે સમય નિકાલો પ્રેમ હોય ઘનશ્યામ પ્રેમ છે પ્રેમ ભક્તિ છે સારમાં સાર છે યા કંઠ નું તિલ પ્રેમાળ વૃત્તિવાળું છે ભક્તિભાવ ભક્તિભાવવાળું છે જેને આવે એને આ પ્રેમ હોય પ્રેમ માર્ગી હોય પહોંચે કેટલો પછીની વાત છે મહારાજનો આશ્રમ કંઠમાં શા પણ ભાઈ એ જે પ્રેમ જેને થયો ને મહારાજે વચરામૃતમાં શું કહ્યું ગોપીઓની જેમ જ બધી સ્ત્રીઓ પોતાના પતિને હેત કરે છે ઘોર નરકની પ્રાપ્તિ થાય છે પણ ગોપીઓએ શ્રી કૃષ્ણમાં હેત કર્યું તો ગુણાતી થઈ ગઈ નિર્ગુણ થઈ ગઈ કેમ ભગવાન નિર્ગુણ છે તો એના સંબંધથી નિર્ગુણ થઈ જાય છે આવો પ્રેમી કેવો થાય છે નિર્ગુણ થઈ જાય છે વચનામૃતમાં કીધું છે ને નિર્ગુણનો અર્થ શું છે નિર એટલે નહીં નિહ નહીં ગુણ એટલે ગુણ નહીં ગુણ એટલે ક્યા ગુણ માયાના ગુણ નહીં ક્યા સત્વરજ તમારી કોઈ ગુણ દોષ નહીં માયાના કોઈ દોષ નહીં દોષ રહિત માયા રહીત નિર્ગુણ થઈ જાય છે માયાનો કોઈ ગુણ નહીં માયાનો કોઈ દોષ નહીં નિર્ગુણ કહેવાય એનું બીજું નામ છે વીણગુણ વીણ એટલે નહીં રહિત અને ગુણ એટલે માયાના કોઈ ગુણ નહીં વીણ નિર્ગુણ અને વીણગુણ ઈ છે સમાનાર્થે છે તો એવો જે પ્રેમી છે કેવો છે નિર્ગુણ છે કેવો છે બીજો કેવો છે વિણગુણ હવે પછીની પંક્તિમાં શું પ્રેમાનંદ સ્વામી વાલા તારા ઉીણ ગુણહાર જોઈ નેણા ઠરે રે આવા જે નિર્ગુણ પ્રેમીઓ જે ભક્તો થયા એ વાલા એ તો તમારા કંઠમાં હાર થઈને શોભી જાય છે હૈયાનો હાર થઈને ગળામાં બેસી જાય છે નિર્ગુણ પ્રેમીઓ ભક્તો વાલા તારા ઉરમાં વિણગુણ હાર જોઈને એક એક જે ફૂલના પુષ્પો છે ને એ જાણે પ્રેમી ભક્તો નિર્ગુણ ભક્તો હૈયાનો હાર થઈને બેઠા ઠાકોરજી ના કંઠમાં ધારણ કરે थोड़ पिष्ट पिंज कर एक अर्थ ये छे। रस पड़े तो मजा छे। वीण गुण वीण एट नही गुण एट दौरो ફૂલની માળા હોય તો એને ગૂંથવા માટે શું જોઈએ દોરો જોઈએ ના થાય તો જેમાં દોરાનો ઉપયોગ જ ન કર્યો હોય અને હાર બનાવ્યો હોય કેવી રીતે બનાવ્યો હોય કે ફૂલની દાંડલીઓ હોય ને એ દાંડલીઓને આંટી ગોટી વાળીને એવી રીતે ગૂંથે અને એમ જ ફૂલનો હાર થઈ જાય એવો જે વીણગુણ આ એક અર્થ વર્ણન કરે છે કે એવો હાર ઠાકોરજીના કંઠમાં હોય એ પ્રેમાનંદ સ્વામી વર્ણન કરે સાંભળજો કે વાલા તારા ઉરમાં વીણગુર હાર જોઈ નેણા ઠરે રહે દોરાનો ઉપયોગ કર્યા વગર ફૂલમાંથી જ ગૂંથી બનાવેલો એવો હાર ઠાકોરજીના કંઠમાં મારા પ્રભુના કંઠમાં બિરાજે છે પ્રેમાનંદ સ્વામી કે છે એ જોઈ જોઈને મારા નેણાં ઠરે છે આ એક પણ ભાઈ આપણે તો કોઈ સાહિત્યમાં ક્યાંય લખેલું ક્યાંય વાંચ્યું નથી કે આવો કોઈ ભક્તો હાર બનાવીને પહેરાવો હોય એવું ક્યાંય તમારે વાંચવામાં આવ્યું છે જો આપડા ધર્મપુરના કુશળ કુવરભાઈએ ડાંગરના દાણા ફોલી ફોલી અને ચોખા તૈયાર કર્યા અને મહારાજ પાસે મોકલાઈ ગ્રંથોમાં નોંધ લેવાય કે કુશળ કુંવરબાએ હાથેથી ફોલીન ચોખા મોકલ્યા અને બધાને મુક્તાનંદ સાહેબ વગેરે પૂછ્યું આ ચોખા કેવા છે તો કે મારા ચોખા તો કે એમ નહી અણી શુદ્ધ બે બાજુની અણી ખંડિત ન થવા દીધી એ રીતે કુશળ કુંવરબાએ ચોખાને ફોલ્યા ડાંગરને ફોલી એ મહારાણીનો પ્રેમ ઇ ને કોઈને વિચાર આવે નખેથી ડાંગર ફોલી ફોલી અખંડ દાણો કાઢી અને એ પાછો છેક ધરમપુરથી અહીંયા ગઢપુર મોકલે અને આજી કરે મહારાજ આપ જમજ્યો અને મહારાજ ખુશ થઈ જાય પાછું નામ કેવું આપે આ ચોખા ચોખા તો ઠીક પણ અણી શુદ્ધ છે અણી એ ભાંગી નથી એમ આવા તમે અખંડિત રહેશો અણી શુદ્ધ વર્તમાન પાડશો ત્યારે મારી પાસે આવશો મહારાજ કે આવો સરસ મજાનો અર્થ કા જોવો કેવો છે તો એની નોંધ લેવાની પણ ક્યાંય એવું તો હરિસ્મૃતિ માં ક્યાંય નથી આવતું કે ભાઈ આ હાર પહેરાયું છે પેલા બીણ ગુણ હાર પહેરાવ્યો છે કોઈ ચરિત્રોમાં ક્યાં આવતું નથી ત્યારે તમે કોઈ એવો હાર જોયો છે ક્યારે વીણગુણ ફૂલનો ગૂંથેલો મેો પાંત્રીસ વર્ષમાં મેં નથી જોયો સત્સંગમાં કે કોઈએ આવા ફૂલ ગૂંથ્યો હોય ખાલી દોરા વગરનો અને એવો કે હાર પહેરાવ્યો હોય એવો તમે જોયો છે મેં નથી જોયો આ કલ્પના માત્ર હોય એવું લાગે થઈ શકતું હોય ન થઈ શકે એવું નથી દાંડલીઓ તો ઘણા ફૂલની મોટી હોય ગૂંથી થાય કર્યો હોય તો ખબર નથી આપણે જોયો નથી ગ્રંથોમાં કંઈ લખાયો નથી એક વાત બીજું વાત તો હોળી કોઈ શું કહે છે કે શ્રીજી મહારાજને કંઠમાં એવી તિલની ઝીણી ઝીણી હાર હતી જેમ તુલસીની આપણે કંઠી પહેરીએ ને એવી એને સંતો કહે છે વીણગુણ હાર તિલની હારનો આવી રીતે કંઠમાં હાર છે આમ નાના નાના ઝીણા તિલ એ કંઠી પહેરી હોય ને એવી સરસ શોભતી તિલની હાર હતી એ વિણગુ હવે આ જો આપણે કહીએ તો વચનાબ્રત ના પડથારામાં એવું નથી લખ્યું કે આવા ઝીણા તિલની હાર હતી અને એને વીણગુણ નામ આપવામાં આવે છે એવું એમાં નથી કોઈ નંદ સંતો કીર્તનમાં લખ્યું નથી કે શ્રીજી મહારાજના કંઠમાં આવા ઝીણા ઝીણા તિલની હાર હતી અને એને વીણગુણ કહેવાય અરે ત્યાં સુધી કે વિણગુણ ઉલ્લેખ જ કોઈ નંદ નથી કર્યો કોઈ નંદ સંતોએ વીણગુણ હારનો ઉલ્લેખ નથી કર્યો વચના વચના પરથારામાં મહારાજની મૂર્તિના ચિહ્નો વર્ણનમાં વિણગુણ વર્ણન નથી કોઈ સંતોએ પણ કીર્તનોમાં વિણગુહારનો ઉલ્લેખ કર્યો નથી અને એક જ પ્રેમાનંદ સ્વામી જયારે લખે ત્યારે વીણગુણ લઈ આવે છે ને મજે કી બાદ જો ઓરા આવો શ્યામ સનય સુંદરવર જોઉં આઠ પદ છે ને એમાં પ્રેમાનંદ સામે લખ્યો છે મજાની વાત છો સાંભળજો અને વંદો સહજાન લખ્યો તો ફટ દઈ પાછું લઈ વાલા તારા ઉરમાં વિણગુણ હાર જોઈને જે નથી એ જોઈને પાછા ઠરે છે લાલા તારા ઉીણ ગુણ હાર જોઈ નેણા ઠરેલો છે ને મજાની વાત હા તો કોઈ કહેતો ખરા ને પ્રેમાનંદ સ્વામીને કે એના અમે કોઈએ ક્યાંય જોયો નથી અમે કોઈએ લખ્યું નથી ક્યાંય એનું વર્ણન નથી અને તમે પ્રેમાનંદ સ્વામી વારે વારે કીર્તન લખો ત્યારે વીણગુણ લાવો જ છો અને લખો જ છો વીણગુણ હૈયામાં શોભે સુંદર સુખદાઈ વાલા વાલા તારા ઉરમાં વીણગુણ હાર જોઈને નેણાં ઠરે રે લોલ હે પ્રેમાનંદ સ્વામી આ વીણગુણ તમે જ કેમ વારે વાર લખ્યા કરો છો કીએ તો ખરા ને એમ કીધું હશે બંધુ લખ્યું છે ને ત્યારે ત્યારે પ્રેમાનંદ સ્વામીને જવાબ આપ્યો વાલા તારા ઉકો ની જ વાત છે એને જ રસાનુભૂતિ થાય છે એને જ આ બધું દેખાય છે બાકી કોઈને દેખાશે નઈ માથા ગોટ આ મામલો પ્રેમ બે પ્રેમીઓનો જ છે પ્રેમ માર્ગી હો એટલે જન સિવાય કોઈને ખબર નહીં પડે તો એવું કેવું તો કે એ રહસ્ય છે જો અદભુત વાત છે બે પ્રેમીઓ મળતા હોય ભગવાન ના ભક્ત ની વાત છે આ જે હાર ને ભીણગુણહાર ની વાત છે ને આમ તમે જુઓ તો પ્રેમ ભાવ શ્રૃંગાર ભાવની ચરમસીમા છે પણ એ પ્રેમીને જ ખબર પડે એ પ્રેમાનંદ સ્વામીને જ ખબર પડે પણ હું આગળ તમને થોડુંક કહીશ ને તરત તમને ખબર પડી ગયા એ પ્રેમાનંદ સ્વામી પ્રેમીઓને કેમ ખબર પડે છે વિણગુણ છે એમ છે હકીકતે છે પાછું નથી એમ નથી હો છે પણ પ્રેમી સિવાય કોઈ જાણી નથી શકતું અને પ્રેમી સિવાય કોઈને આ રસાનુભૂતિ થતી નથી તો એવો કેવો તો કે શ્રીજી મહારાજ હોય અને અમારે એને મળવું હોય ભાથમાં ગાલીને બેટવું હોય પણ અત્યંત પ્રેમભાવ હોય ત્યારે આ આછું વસ્ત્ર પણ આડું હોય ને એ આવરણ લાગે એટલે એ ચાદર ખસી ગઈ હોય અને પછી મહારાજ અમને ભથમાં ગાલીને ભેટે અને અમે એક એકબીજાને બથ ભરીને દબાવીએ શ્રીજી મહારાજે જે હાર પહેર્યો હોય એ અમારી છાતીથી દબાય અને શ્રીજી મહારાજની છાતીમાં એ ફૂલની છાપ પડી જાય એ વીણગુણાર છે આ કોને ખબર પડે કયો લ્યો પ્રેમાનંદ સ્વામી કે પછી અમે એને જોઈએ અને અમે જે રસ માણ્યો હોય અને એનું અમે નિર્ણ કરીએ અને અમને એ જોઈને જે છાતી નેણાં ઠરે એ બીજાને ખબર નહીં પડે જાઓ તમારું કામ કરો આ વિણગુણ છે એવી કોમલ છાતી એકદમ રતુમડી હોય અને એમાં જે ફૂલ છંપાઈ ચંપાઈ જાય ને આમ અને આખો ફૂલનો હાર દેખાય એમ મજ અને એ પ્રેમાનંદ સ્વામી જેવા પ્રેમીઓ નીરખે રસ માણે દેખે પ્રેમાનંદ સ્વામી કે અમે જોયો છે માણ્યો છે અનુભવો છીએ એટલે અમે લખીએ છીએ વાલા તારા ઉરમાં વિણગુણહાર જોઈને નેણા ઠરે પ્રેમીઓને જ ખબર પડશે બીજા કોઈને ખબર પડશે નહીં એટલે કોઈ લખ્યું જ નથી આ વીણ છે અતિ અદ્ભુત વાત આનું વર્ણન તમારે છે ને આ જય ગોવિંદ જે ગીત ગોવિંદ છે ને એ ભાષામાં કરવું હોય ને તો આખી વાત બદલી જાય એવો આ સરસ મજાનો આ વેગુણાર જાણે પ્રેમીજન કે જોઈ નહી ધ્યાન ધરે આ પ્રેમીજન સિવાય કોઈ જાણશે નહી ફરીથી એની રસપુષ્ટિ કરી રસિયા જોઈએ તમારું રૂપ રસિક જે રસિકજનો છે ને એને જ આ ખબર પડશે રસને જાણનારો હશે જેને ખબર પડશે આ આ માર્ગ બીજાને ખબર નહીં પડે રસિયા જોય તો રૂપ આ કોણ ઘેલા થાય કોણ આ ને જાણે રસિક હોય તો જે દિલના ઠું સુકા હોય એને સુખ પર પડે રસ ને જાણે છે માણે છે અરે પ્રેમ સવતરે પ્રેમ રસ તેના ઉથરે સકર ખોર એ સાકર જીવન પણ ખર પ્રાણ હરે શક્કરખોર સાકર ખાવ એવું જીવડું થાય જંતુ થાય સાકર જ ખાય પણ ખર એટલે ગધેડો ગધેડા સાકર ખવડાવો તો મરી જાય પ્રયોગ કરતા નહીં રિયલ હકીકત વાત છે ગધેડા તમે સાકર ખવડાવો ગધેડા પેટ તોડા થાય મરી જાય શક્કરખોર જે જીવડું છે એને તમે સાકર આપો તો એ કલકલાટ થઈ જાય અને સાકર મળે બીજું કઈ જોઈ જ નઈ શક્કરખોરનું સાકર જીવન પણ ખરના પ્રાણ હરે એવી રીતે ભાઈ એ ખારા જળનું માછલું એ મીઠા જળમાં મરે પ્રેમ રસ તેના ઉર માં ઠરે જે કોઈ પ્રેમ અવતરેના એમ ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે સીધા શબ્દો છે સમજાય છે ને એમ ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે कारज सरे। कोई कारज सरे नहीं अधिकारित न मछला अधिकार नो भोगी पेलो बगला मुक्ता फल साचा मोतीड़ा ते बगला दियो ये मछला नो भोगी રાજ હંસ હોય એની આગળ સાચા મોતી ફેંકો બગલા ને શું પડે પ્રેમ રસ તેના ઉરે એમાં પ્રેમ વીણ કોટી સાધન કરો પણ પુરુષોત્તમ પાછળ ના ફરે દયા પ્રથમ નાના શ્રીનાથ નિરંજ પ્રેમ ભક્તિએ વરે કેવું ભજન પણ કેવું છે અમે ઘણી વાર મને થાય કે આવા પ્રાચીન ભજનો તો બરાબર છે પણ આપણા સંપ્રદાયમાં કેમ કોઈ સંતો આવા લખ્યા નહીં એલા ભાઈ અહીંયા કોઈ આવી અને તમને જુદી જુદી શરાબ ની બોટલો મૂકે અને પછી એનું વિશ્લેષણ તમને સમજાવે કે આને રમ કેવાય નાળકા કેવાય ના આ બધું તમને બતાવે તમે માનતા ન ટેસ્ટ કર્યો છે પણ એ બધી બોટલના પછી એની તમને એક એક ચાલામાં આમ ચંબુમાં રેડી અને તમને એમ બતાવે આ આવી રીતે બને આની આવી રીતે ટેસ્ટ હોય આમાં તુરો થોડો હોય આ થોડો ખટાશ પડતો હોય આમાં પાણી ઉમેરાય આમાં સોડા ઉમેરાય આમાં ફલાવાનો જ્યુસ ઉમેરાય આમાં થોડો પેલો પેલો શું કહેવાય બરફ ઉમેરી પછી એને આમ કરી એક દરબારને કીધું દરબાર કોરે કોરો દારૂ પીવો છો જરા પાણી તો નાખો અડધો ગ્લાસ તો કે મૂર્ખા અમે દરબાર છીએ દારૂ જોઈએ તે એટલું પાણી તો મોઢામાં આવી જાય કોરો કોરો બાપુ પી ગયા બોલ હવે એ એ શરાબને તમે આવીને કોઈ વિશ્લેષણ ને વિવરણ ને કરે એની શું અસર છે શું મિક્સ કરાય કેવી રીતે પીવાય ને કેવી કેવી રીતે ઘૂંટ લેવાય ને કેમ કરાય એને કેવી રીતે બને અને કેટલો જૂનો થાય તો કેટલો સ્વાદ બદલાય ને કેવું આમ તોર ચડે એ બધું તમને વર્ણન કરે તમને એમાં કાંઈ રસાવે કે તમારી રુચિ જ નથી તમારો માર્ગ જ નથી ઉલટાનું તમને એમ થાય કે આ ઘો અહીંયા લાવું કોણ સાચું છે ને હે ને હવે જેને જેને શરાબ ની રસરૂચિ છે એની આગળ ખોલો જોઈ વિજય માલ્યા બોલો એ તો કે આમાં સારામાં સારો વેપાર થાય એમ છે એની રસરૂચિ ની વાત હવે જેને આ દિવ્ય પ્રેમ રસ એની અનુભૂતિ નથી એ માર્ગ નથી એની આગળ તમે ભગવાનની મૂર્તિનું સુખ આવું છે ને કીર્તનનું સુખ આવું છે ને ભજનનો રસનું સુખ આવું છે ભગવાનના સ્વરૂપના ધ્યાનનો આવો રસ છે એને શું ખબર પડે કથા વાર્તાનો આવો આનંદ છે એને શું ખબર પડ એની રસ જ નથી રુચિ જ નથી ખ્યાલ જ નહીં આવવાનો આ પાણી છે ને આ જો તળાવ હોય સરોવર હોય દરિયો હોય કોઈ એવી નદી હોય ને ઘોઘવાટ કરતો હોય ને અસાર શ્રાવણના એવા દિવસો ચાલતા હોય શ્રાવણના ને અને તમે કંઈ નદી તળાવને સરોવર ભાળી દાવ જાય લેજો સાચું કહેજો હે તમને ગમે એટલી લાખ સૂચના આપી કોઈ દુબકા મારતા નહીં પડતા નહીં આ ખાલી નદીને કાંઠે બેસવાનું છે કોઈ નાવાનો વિચાર કરતા નહીં તો એ આગુ પાછું જોઈને નુંગળા પાછા ધુબકો મારી દઈએ કેમ પાણી જુએ ને રહી શકે નહીં હવે મને તમે ગમે ત્યાં પાણી પાન લઈ જાઓ હું ભાગુ છે તો પાથે ચડાવી આખો જન્મંગલ પાઠ કરીએ માથે બધું કરીએ બધું નાવાનું કે મંજરાય ગમે જ ખબર નહીં આવું ખબર જેને રસ હોય એમાં ડૂબકી મારી જાય ને જાય લો એમ જે રસિક જનો છે ને એ પ્રેમાનંદ સામે શું કે છે રસિયા જોઈ તમારું રૂપ રસી કલા પ્રેમ બસ પ્રેમી હશે એ જ જાણશે અને જાણશે તો શું થશે ઘેલા થશે ગાંડા થઈ જાય પાણી ભાળે ને પેલા નથી રહી નથી શકતા ઘણી વાર આપડે છોકરાનો પ્રવાસ કાઢે ને પછી કોઈ નાવાના નદી તળાવના સરોવર એવા કાંઠા હોય ને ગમે એટલી સૂચના આપી હોય છોકરાઓ કોઈ નાતા નહીં પડતા નહીં આગા જતા નહીં ઊંડું પાણી જોઈ જ તોય એકાદ તણા પકડી ને પાછો લાવવો પડે કાંઠે એટલે ખબર નતી પણ મને મજા આવી ગઈ ક્યાં છે ને આવું બને બસ એટલે જો આ રસ જો એને ખબર હશે તો એ તણાઈ જશે આ મૂર્તિનો આ પ્રેમનો આ રસ એને આનંદ આવે જેને એ રસ ની માર્ગ ની ખબર હોય એને તો શબ્દે શબ્દે દીવા થાય પણ જેને એનો ગમ જ નથી એને એમ થાય કે આ શું લઈને મિંડા છે એમ ભગવાનની મૂર્તિમાં જે દિવ્ય નશો છે રસ છે એને ઓહો ઓહો થાય છે આપણને એમ થાય કે પ્રેમાનંદ સ્વામી ને આટલું બધું શું થતું છે એમ પણ એ તો પ્રેમાનંદ સ્વામી પહેલા કે થાય કે જે આ રસને જાણે એવા રસિકજનને જ આ પડશે બાકી કંઈ ખબર નહીં પડે રસિકજન ઘેલ ડેલા પાગલ પાગલ શ્રીજી મહારાજ ગઢપુર આવતા હતા બરવાળા ગામ આવ્યું નદી હતી ઘુઘવાટા કરતી નદી જતી હતી મહારાજ સાથે પાર્સોદો હતા તો કે ઘોડાઓના બધાને પાણી પીવડાવી દઈએ ત્યાં મહારાજ થોડી વાર ઉભા રહ્યા ઘોડાના માણકી ઘોડીને બધાને પાણી પીવડાવ્યું એ વખતે બરવાડા ગામની રાધાભાઈ ડાયા સુથારની માં પાણી ભરવા આવ્યા ત્યાં એણે આમ મહારાજને જોયા બોલ મહારાજ ઘોડાઓને પાણી પીવડ્યા ને નીકળ્યા ગઢપુર બાજુ બેનો બેડા ત્યાં ત્યાં પીડ્યા નાના ધામ છોકરા અલગ થઈ ગયા બે બનો એમ નમજ એને તોરમાં હલતા હાલતા છેક ગઢપુર પહોચ બેડા ત્યાં ત્યાં પીડ્યા રસિયા જોઈ તમારું રૂપ રસી ગા ને ઘેલ આવે આ ગોપીઓના પ્રેમના બહુ વખાણ થાય છે તો આજે એવી કોઈ ગોપીઓના પ્રેમ જેવી કોઈ ભક્તો હશે એમાં આ બેનો આવે મહારાજ કે આ જો આને પૂછો આ પૂછો એના ધાવણા છોકરા એમને ઘેરે રહી ગયા છે બેડા હજી ત્યાં ત્યાં પીડા છે આ બે એમને આવી છે શ્વાસ ભરે આવી છે આ ગોપીઓ છે ભાઈ ઓલા ગામ છે ગુજરાતનું ઓલા ત્યાં રતનબા હતા બહુ પ્રેમી ભગત શ્રીજી મહારાજ આવતા હતા વચ્ચે બળદગાડા બેસીને આવતા હતા એમ ગળદ બળદગાડા કાંઈ ખોટક્યો થઈ ગયો મહારાજે મારી છલાંગ બળદગાડા વાળાને કહેતું તારી રીતે હમું કરજે જા પોઈતી એકલા હલતા થઈ ગયા અને ઓલા ગામ હતું સામે ત્યાં જઈને રતનબા બહુ પ્રેમી બગત તે મહારાજે ત્યાં જઈને ખડકી ખખડાવી આમને સ્વપ્ન ખબર નહીં કે મારો વાલીડો અહીંયા આવશે એને જ્યાં આમ દરવાજા આમ કરી ખોયલું અને મહારાજને જોયા રતનબા ગેલા ગેલા અરે તમે હા રતન હું ભૂખ બહુ લાગી છે આવી જ જાઓ ઢોલિયો ઢાળી દીધો મહારાજે આ ચરણ ધોવા દે તો જળ આપ્યા પીડાવ્યા બેસાડ્યા મહારાજ બેસ રતન પર જલ્દી હો મહારાજ અબ ઘડી અમારે રસોઈ કરવી એટલે શું એમાં એક જણાનો રસોડું બનાવો એટલે શું હમણાં મહારાજ એક ચૂલે શીરો મૂકી દઉં એક ચૂલે કઢી મૂકી દઉં એક શાક મૂકી દઉં અને હમણાં હું પૂરી બનાવવું મળે શીરો પૂરી શાક ને કઢી અમારે તો બહુ થઈ ગયું દહીં તો હોય હા હોય છાશ હોય અથાણા બધું તો પૂરું ભાણું થઈ ગયું બનાવી નાખો રતનભા રતનભા મહારાજ બેઠાઢોલીએ રતનમાં મીઠા રસોઈ બનાવવા થોડી વાર માં જેને પ્રેમ હોય આવડત હોય એ અબઘડી રસોઈ કરી દે પાડેલી ખાઉ કરો છો અત્યારે બોલો પૂછાય નઈ શ્રાદ્ધ મહિનો હતો બેન રસોઈ બનાવતા હતા તેના પતિ ગુજરી ગયા છે તે કાગડો બારી આવીને ડોકા કાઢે આ કે હજી તમારે રસોડા માં ડોકા કાઢવા ટેવ નથી ગઈ થોડી વારમાં તો રતનબાએ શીરો પૂરી કઢીને શાક બનાવી તૈયાર કરી આવી જાવ મારા ઢોલીઓ એટલે બાજુ ઢાળી દીધો જળ મૂકી દીધા વીંજણો લઈને બેસી ગયા બધી વસ્તુ બનાવી બાજુ મૂકી દીધી વીંજણો ઢોળતા માખી હોય તો ઉડાડતા જાય મહારાજને પીરસતા જાય મહારાજને રતનબા બે જ મહારાજ આવી રીતે તરસ શીરો પૂરે રતન બહુ સરસ છે હા મહારાજ તમે જમો એટલે આવી મહારાજ કે પણ બહુ ભૂખ બહુ લાગી હતી ને ત્યારે રતન અમે એકલા તારે ત્યાં બહુ સારું મહારાજ જ્યારે ભૂખ લાગે ને ત્યારે અહીંયા આવી જ જાઉં મહારાજ હું આવી ગયો ને જમતા જમતા મહારાજ બધું જમી ચડું કરી ઢોલિયા બેસાડ્યા રતનભાઈ મુખવા સાહેબ એમાં ક્યાંક પાડોશમાં રુદનની પોખ સંભળાની મહારાજ કે રતન આ શું છે ત્યારે રતનભાઈ રોવા માંડે અરે અરે મહારાજ બહુ કરી આ રે હાય હું પાપમાં પડી ગઈ અરે મારાજા પગ છેટેથી રહી અપરાધ થઈ ગયો હું ભૂલી ગઈ મારા મહારાજ કે તારું સૂતક ગયું મારી ભૂખ ગઈ તે મને દુખી થોડો કર્યો છે મને ભૂખ લાગી તે મારી ભૂખ કાઢી એમાં અપરાધ હોય અપરાધ ક્યાં લાગે દેહ ભાવ હોય ને ભાન હોય ને નિયમ ભંગ કરીએ અપરાધ રતન ક્યાં લાગે તમે ભાન ભૂલી જાવ પછી કોઈ નિયમ લાગુ પડતા નથી એટલે હવે તન હું લાગે બાકી જયારે હું આવ્યો તને ત્યાં ખબર હતી કુટુંબમાં મરી ગયું મરણ થઈ ગયું સૂતક ચાલે છે તું તો ભાન ભૂલી કેવી ભ્રમરૂપ થઈ ગઈ એટલે અમે જમતા હતા તું અમારા હું ગઈ બસ તારું હુ તું ને અમારો ભૂખ કઈ ગયા રાજી રાજી રેડ થઈ ગયા રસી ઘેલ થયા ઘેલા સચ્ચિદાનંદોટ મૂકે હાથ ચાટે પગ ચાટે આવા ક્ષત્રિય હતા હો સચ્ચિદાનંદ પ્રેમ જો ગોપીઓના પ્રેમ ને એક બાજુ મૂકી દે એવા પ્રેમથી મહારાજ ને આલિંગન ભેટે ચાટે પારસો તો એના માટે રાખવા પડે સ્વામી આવેલા બાવળા પકડી લે લઈને એક બાજુ બેસાડી દેવા પડે હા વા એવા પણ ભાઈ પારા પાર બ્રહ્માંડોમાં ગતિ થાય સચ્ચિદાનંદજી ની એટલે શું હવે પ્રેમ રસ પા ને તું મોર ના પીછ તારે તો બહુ વાત તો આમાં એમ નહી કરાય પણ એમના શિષ્ય સિદ્ધાનંદ હોય શંઘા પટેલ મુજ પર એક વાર એને આમ તો મારી અરે ગુરુ મહારાજ ક્યાં કરતા હો તો કે દેખ આ બાપ છે ને આવતીકાલે પ્રકરણ બદલી નાખશે અરે ક્યાં કઈ વાત કરી છે ભલે વાત નો કરી હોય તન ના દેખાય મન દેખાય તો કે એવું શું થયું તો પછી એક નામ લીધું એ હમણાં દર્શને આવ્યા હતા આવ્યા ને હમણાં એની યારે વાત થઈ ગયા મેં જોયું છે જયારે જયારે અહીં આવે ને અને એની યારે વાત થાય પછી મહારાજ ક્યાંક પ્રકરણ બદલે છે હવે જોઈજે કાલે બિજલું હમ આવા પારા પાર દ્રશ્ય આખી સભામાં કોઈ દેખતા નહિ ભાઈ દેખે બધું તમે જોવો તો ખરા કે સહજાનંદ સ્વામી કેવા હતા એમ તો રસિયા જો તમારો રૂપ રસી ગીધન આવો વાલા પ્રેમ સખી નાદ સુંદર વર બહુ સરસ છે પણ એ આજે નહી आता शुक्रवार सहजानंद स्वामी महाराज